આવક ના કરે કોઈ આવક ના કરે પણ એનું હોય નથી ભગવાન કોણ કરે છે તમને કહું અચાવ હું કરું છું કરું છું મે ભગવાન શું દિવસ કમાયો શું કમાયો અને દિવસ કહે છે આવું ઇન્ડિયન છોકરા ના હોય એવો રે છોકરા ના હોય ભેગા ભેગા કરે માય કાકા નો ગોરુ સ્કાર્લ નો સુપોન ડરો કે જંપરે દેખાડી ઇલેક્ટોનેટ આ લઈને હાંજો દરજુ દરજા વાત કરે છે એને કોણ આવે સરમની આધી સરવાર હતા દે આ સમાય ધ્યાન કરીને આ લાય હોય લાયમો દેના છે આપડે રાજ <laughs> <laughs> <not gonna> <laughs> તમારા કામ કરે છે એ કહું કે આ સંસાર ને નરપી શક્તિ અત્યંત સારા હતું વેવ ટીટા જાગે છે શેષણા અરૂપા વિના થાય જ્યારે જુઓ થાય કુદરતી તે પદ્ધત હોય ઇસ્ટ્યુલ એ બેસ લેવ શક્તિ આરામ ના આજ રાખી છે કે ના ગ્રીન માઉથ ઓર ડાઈન બેલેક સકળ તૈયાર જન છો કે પ્રી ઓર્ડર સન કે કે તો પ્રી ઓર્ડર પ્રી ઓર્ડર કે આપડા પછી અઢડા પેલાથી મને આજે તમે આ રીતે નીચે બસ આ કાંત નો પ્યાલો હોય અને હું લઈ જતો અને મારા લોકો ને હે લોકો જે પ્રમાણે જુએ એ પ્રમાણે હા એટલે આપડે વટલા જતા નથી પણ આપડે ઘેર નોકર કરી તો આપડે શું ધ્યાન માં ભણે ના શું કહેવાનું કે ભાઈ નથી ને તું આપણને નોકરે બેદરકારી કરી આપડે એને કહેવાનું બેદરકારી કરી દે આવું એ આપડા આવે ને આવેલા હતા વ્યવસ્થિત કોઈ ભાડે サプライર મેં કીધા તમારા ખરીદે નો ખરીદサプライર જે વસ્તુનો છે અને તોડ ભરે છે જો એટલે તમારા તરીકે અને લેવડતી લેવડતી કર્યા પછી સમાલサプライરનોサプライ એ બધી હિસાબ ફી દે જવાબ આપતી તો અપણાની વાત નહી કરી બરાબર આરા લેહની સેકટીનો સરાઈ દીધી બિલે લાખવા કો એક દાખલો આપ્યો આપણે આ દાખલો આપણે બીજા બે હાજર છે પછી આપડે આવતા હોય બોલ માં તમારે શું કેવું આનંદ વધુ લાગુ રાખજો તમારા આનંદ ચેતાવો પડે પાડોજી તરીકે વ્યવસ્થિત છે કપાવાના પછી આપડે જોઈ કહેવાનું કયું ગસું બસો વાળું બે બધો હોય તારે પકડ્યા ગુના માં તમે પકડાઈ ગયા પકડા થઈ ગયો ને આપડે આવી કરે અમારું ગધુ ચાર ચાર ગયા છે મને ભૂખ મન કે છે તમે તો કે છો પણ કાર્યક્રમ આપવા પણ શું થશે આખી રાત રાધા પરિકળડે રસ્તો બેટીડુંવા દે તે ગમા દેને આપણે કહેવાનું કે આ દકનાના બક્ટા જો હિરો બનાવો દૂર રાખીને કોમ દૂર રાખીને હિરો બનાવો અરે અર્ધિયા બક્ટા બનાવો એને કહેવાય આંટી લગા સમય ના આ કે અરે બક્જા ઓસી જોસી ગાઉ તો અદેન તે બધા આલવારી આમાં મોટી કરી સવ અને તે આ રીતે બળ જાયતા હોતી અને ઘરે નું જાદુ થઈ જાય 5 10 10 10 થાય તો ત્યાં ભી પાંઠો અમને ઊંડા દોરીલા એટના ઊહી દઉં તો 12 થાય રોક આ તો બહુ મન છે દેખતી હું ઊહીયાની આખી આદ બંધો તો બહુ મન કે આ તો રોજે એટલે ઉઠતો એ તો બંધ થઈ જશે એટલે આ કારણે ચા સા બોલેરાય તો આલા વળિ જાય કે ન્યાય પોગતા જ આપણે કે શું ભઈ ધરો ઓ આ ટીપકો ટકા એડા એ રા રબીરન અને જરૂરી જો દે આ આપણે એ નહી બધું છે ટકા આ તો રૂપિયાને હરીપતી આ તો હરીપતી ગ્યા જ છે રામે એ એટલાઓ આ તો હરીપતી ગ્યા લઈ અને આ તો જે બધ બના અને હરીપતી ને સુતા દે એમાં હારા પંદર પોલી સાહેબ કરે ચા બની દે છે અલ્યા આને કે કેમ કહેવાય કાટ પર દીએ 31 ને હાંભર આવી ન મારુ તો બરાયની ખાઈ તો તો મળી એટલે આને આપ કાટ પર દીએ લાકુ દેજાતુ અનાથો લઈ એટલે ઘરવા દે અને દેન કુકી ગાનાટી કરીમાં એટલે તે દેન કેને ગાના ગાતે તમારે બહુ આગળ આ જ્ઞાન ના મિત્ર બને એની તમારે બધું લેતા તમા કેટલા છે દુનિયામાં તમારે ઘોડા છે સાડા ચાર વસ્તી આવી જાય તો ખબર ન પડે છે પચીસ હજાર ત્રીસ ચાર હજાર આ તમારે <Chandler> એના નું નામ નંબર 51 જેરી ભાઈનું એના એરી ફાઈન જરા જુઓ નેેલા ભાઈને ઇનટર્નટ કી મેં ના ઘર આપી ભાઈનો 50000 ભાઈનો 30000 કી મેં નાવાનું આજ તમાર ફાઈન નંબર 1 દરજત માં અને આણે ભાઈ નંબર 1 સવારી દરજત માં જુના કરો ઓકે ઓકે મેં ભાઈ એ મેં ભાઈ નંબર 1 સવારી અને ભાઈ ફાઈન નંબર 2 ]point. આવે <-moon> કરવાનું પાછો પાસે જમાવી રહી જમાવી દાખલા આપ જણાવ્યું કેસડા કરી બોલે બાકી ગયા પોતાના હે બેઠા છોકરામાનો ત્યાગ કરો છો ના આપડે હોય ત્યાં હોય ત્યાં સુધી તમે નેતાને ટેરીબોના કારણે આલે મેદાન ગયાલા નેતાજી મને ક્યાં ન દેખાતા તમે એ પૂછે ને ટીનો ભાવના કેટલી આ છે એ પૂછે ને ટીનો ભાવ સરકારની હાંજે એટલે મેં જ દેખાયા છે એટલે કહે કે મે અમારી માં ભાવના થોડું ના દેરાતું પરોષી કે એટલે જો ભાવની જે શરૂ કરો કે છે એ એ બાસ્તવિકતાની વાત છે ને ભાઈ તો બસ મારે કી દેબો ચાલે વધારે આપવાના છે એ પપદાન કોનો દે નામ અને હોય નામ દેખી દે આ કે જો દે ભગવાન એ દવા કેરી અરે જા સર ત્યારે બોલ્યું જેના નામથી જો નહી વારે ternary દા લેતા એમેય સખાયમાં દવા કેતા તો કાગળ આ કલયુગમાં વ્યર્થી ઓર કૃષ્ણ કે ગ્રાન્ટિસ પ્રતિમંત ગ્રાન્ટિસ ઇલાવડાડા આ કારણે હેટી બંદર પર આના ના જાસા લેના કાલે નામે તોનો બહુ કરે હે યાર લેના મે દેતો પરવા તો બોલે આ દેખવા આગા હવે પાંચે પાંચમા આદિ આ જાગા દે દેવા છે કે જાશે બી નામ છે રમઝાન આ ધન નામ છે પ્રજાનો મત પ્રજાનો મત એટલે જનાનો નામ આતો છે કે તો ગણે પાડી છે ધન નામ આ જ બરાબર ધન બરાબર એ તો આખા આને રા બે બે ને બે ને મત આને એટલે બતાનો હવે બોલજો હવે બોલી સુ કે ના કે બે બે દાલે દેવું લેવક આની વખતે જે રહેતે દાખલાનું આને દાને આને વિદ્યાદાનનો વર્ક કરવાનો અને વિદ્યાદાન તો આપણો વર્ગનો સુમનોનો આ વિદ્યાદાન સબરામણનોનો વર્ગનો રહેશે સાથેનો વિદ્યાદાન જોકે તે વિદ્યાદાન જો બીજું દેવાનાનો અને જે તે દ્વારા આના બાદ તો જે તે દ્વારા જે તે દ્વારા આના બાદ તો જે તે દ્વારા દેલે જે તેનો ज्ञान की बात करते हैं तो यदि यदि आप कीने तो ये दिव्य वे दर्शन है ये हुआ करना पुण्य में आताना लेना ये इतना वाक्य इतना जगत है और कुत्रवा क्रिया कॉर्पर है इसी इवर का ज्ञान की वाणी देता है आप तुम्हारी दया नहीं इधर कितना हो गया इधर एनी बात राष्ट्रपति से एक बात आगे के लिए करना અને તો આખો આપણું વિજ્ઞાન આપણે બાડી છે આ ધરનો જે જપત્રાની કામ કરે છે ન નો તો પાક બી તોવા કીતે કામ કરે છે એ માટી દ્વારા જ જનરેટ થાય બરોબરની હવે બાકીમાં શું કરે ડર મેંયા મારી બાડી બેસવાની છે માં આવે એટલે તારા ઘેર ઘર દેને મારી ખેત વાળીમાં આતા જોડે એટલે માટી તમારે જે કરી કરી દેવાનું बस आप जानते हो कि हमारा विधानसभा का प्रस्ताव है अबू गनीदी आदमी आदमी है अरे हमें खाय खराब कौन किया अब आप आप बात आदमी पूरी नहीं रहे चलो मेरा अनुरोध दे रही है आवे तो देवी हिंदू में મેરી મેનો નામ કેવો મેરી લેતુબેઈ લેતુબેઈ હા લેતુબેઈ શાહ આ પણ કેરા બેન કોલ કો લેતુબેઈ હવે લેતુબેઈ આ કો તો નહી આવતી હા મેરી કતી હવે આરે આ લેતુબેઈ ને સુજાતા હતો આજની તારીખ પર હતી આજની તારીખ પર હતી આજની તારીખ પર હતી અરે આ સપૂઈ ન હતી હા અરે મે કોણ તો સુજાતા હા હવે ઘરે કોણ સુજાતામાં તો પેલા મેરો કહેલા ના હું જજુ વેદ તો આરે ઘરે ઘરે ઘરે મરે ઘરેરો જ ના એ ઘરે કંદર બી બોલતો ના એ દેસ્તાડો અર્ણંદારકા તપરીય તો કે ઘરે ઘરે જ દેતો લેવાની સુધી કા ઘરે કંદર બોલપે નહીં એટલે આજ જજુને ઘરે ગતે ગયો એતે ભિતી આયેમે તો આજ એયનેમ કર્યું કાયમ કરી ના દેવ નહીં એ પણ મારો અંકાર જતો રહ્યો અંકાર રહ્યો હું એમ કઉહંકાર જતો રહ્યો નહીં મારો અંદાજ જતો રહ્યો ભગવાન <tanku> ભગવાન <tanku> <tanku> એનો નંબર મારતો આ કાટિયો નાંકાર દો તમારો અને નંબર જીની નામ બતાવા એ આખા દી વર્ષે એક મેજર કાટિયો કરવા અને એ જે તેમને કામી કા દે દેઈ અને બુધે કા દે દે એવું નહી અમારે આખા પારાયтере ગેર દેવાવાને ઇકોર આઈ આઈ કોરતે આઈ ચિનારાઈ આ ઉપર એ હોય કોરતે આજે તમે ધનનો જો એમને દેનતા સુધી દેજે સુદાનુ ગુરુ ધનમ દેનતા સુધી દેજે એનમ તે ડાયક કે ધોની દેનતા સુધી આ રતન કે સુધી કેવા બધું દે એ બુરા છે એ ઉતવા આ એ એની લેત રહી મારા અન્નાવાદો તે નેનો બોલ દે એવરી انا બના બોલ દે ગાલ સે કે જોજનન કા તેવા જ જો દેવર તૈયાર હે એન સુબાન દાઈ તુ પ્રતિગુર કરા એલા આખર મતાલી તે પાહે જન કે મે સુટિન ગવર્મેન્ટ સાથ હુ આ આ તાઝ લે તો મુદાન નોજે આપી ભૌતિક મન લે સુમાનિત કો ઉદાહરણો નથી વૈર્ય ઉદાહરણ આવી મારી આ રીતે મરવા ના કરતા જૈવિક એ કે પરમ જ્ઞા એના આયનો આયનો દવા દેવા કરો અને બાય ના હોય તો જુદા સંચાર કરો અને બાયનો લે લેને એને બુળ કરવો તો પાણી એના અસ્તિત્વ વસ્તુત્વ અન પૂર્ણત્વ માયુકારને आत्मप्रवागा निगत मात्रम एन और वो वाले बने तो सुख सुख लेति करते वो दूसरेवान थे पर उत्सुक हुए बनते वो उत्सुक हुए बनते का ये सोचते गाते उत्सुक हुए पान हुए बन जाए वरना वक्त ब गया है ताजे चित्र को वक्त ब है यूं और वक्त ब है अभी कौन रहता है सरु करता आ मेरा मन માતાવરણો એટલે તને મોફ થઈ જશે પણ આવું આત્મા કરવા માટે ગયા તરીકે ગયા ને મોટા છોકરા ગાજે એટલે હું કહું ધમ આવે પણ એને એવા પરિરાનીના પરિચ્યુલો સરોવરની એવો તો દેખાડો સચ્યુરો છે દેખાને નલિકાઓ નમન થાય સૌજો મિતે આ તાતાનું વિજ્ઞાત્ર કરે ઉગે દરબરી આનો તો દેખા એ તો દુજાના પર ગરવે બોલવાનું તે ધીમે ધીમે કોઈ આમ તો કોઈ અર્થે ના કરે છે પોતાને કારણ નળવાય બીકોળ તો એ બોલતા બોલતા જીયી ગયો આ તો બહુ તો ક્યાં આને જે કરે ત્યાં અરામ ખોતોલી અરજી કરતો ને તો આ માનવા ઉકેલી આ પાણી ભરવા જતો રહે એના આ અરજી કરતો આ દનથી જ્યા હોતાને મનોરોગના આડાઓ દેતી જાદુગર ઊંડા બગડે કે દેવલીમાં ભવા ભવા કેતા ફિર મા જંગોરા પરે બેઠા હતા પીધું અને બધીક આવે નજરથી આવતું અરામ મતાય જુ માફી માંગીયે પણ તે ભૂલ થઈ જાય ના કે અપમાન થયું ને હા ભાઈ અપમાન થયું એ ભૂલ ના કહેવાય એમને અપમાન માન્યું છે એક અપમાન કર્યું છે તો તમે વિચાર કરો એના પર એવું કેવાનો જ હતો એટલા બધા ભૂસ્ત થઈ ગયા ને કોઈ ના થાય આપડે આપીએ થાય છે मेरे तो तो तो थे। याद एक के आत्मा संकोच विकास स्वभाव नो જેવી રીતે કોઈ મરે છે અને બીજી જગ્યા જન્મ થાય છે તરત અહી છે અવયવો જે હોય અવયવ એટલે એ રીતે મોટો આ કે પછી શું કહ્યું એક સાત જમવાનું રોજ જગ્યા એકદમ કો જમવાનું એકદમ કરું એનું વિજ્ઞાન બાર શેર જ નથી કોઈ જગ્યા આટલું નથી બધું ઓવરટર્ન થઈ ગયું છે ગાડી તો બાર જોજો કરીએ શું ક આ વિતરાગોનું વિજ્ઞાન છે વિતરાગ વિજ્ઞાન હોય તો કઈ પણ ભય ના હોય ત્રાસ ના હોય કશું કેવું વિજ્ઞાન ચોવીસો કેવા થઈ ગયા લોકો જો હમ કલ્યાણ થઈ જાય તમે નતું કરવાનું ના વિચાર કરવા નઈ એમ થતું થયા જ કરે છતું થયા જ કરે અને બઉ ઉપાજી અહીંયા લઈ જવું એટલે થઈ જાય છતું કરવાના આપડે વિચાર નહિ કરવાના કરે એટલે બધા હાર્ટ એટેક વાળા બધા મટી ગયા બધી જાત રોગ મટી ગયા લોકો ઊંધુ જ થાય અને છતું એની મેરેજ થાય એવો નિયમ આ છતું ઊંધું કઈ કરવાથી ઊંધુ જ થાય અને છતું એની મેરે થાય આખો દર મહેનત કરશે આખી રાત ચિંતા કરે છે અને આખો દર ગગડા આવા મનુષ્ય પાક્યા જ નથી અત્યારે એવા મનુષ્ય ભગવાને કહ્યું બેઠા ભગવાન કયા આગળ હોસ્પિટલ માં થઈ રહ્યું છે મેન્ટલ હોસ્પિટલ માં આવા માણસો હતા જે બહાર છે ને એવા માણસ હતા ચિંતાનું કારણ છે કે ડોક્ટરે મને ખાવાની એ ના કહી દીધી છે હોય તો એ ખાવાનું નઈ આજ થી મોડમ ના ભાઈઓ શું મેન પૂછે છે કે અમુક ભાઈઓ ભાઈઓ ના કુટુંબ માં ઝઘડા હોય ને કોર્ટ માં ગયું હોય કોર્ટ માં પતે એમ હોય પછી બધા નક્કી કરે કે આપડે ઘરે ઘર મેળે પતાવી દઈએ પણ તો એમાં જરાક માટે અટકી જાય છે તો આ ઝઘડા ઘરના ભઈઓ ભઈઓના મિલકતના ઝઘડા હોય ને તો કે હવે એન્વા કરું છું આપણે છતુર કરવા જોઈએ તો ના શું કરવું છે કરો શુંધું કરવું હોય તો કરો છતુર કરવું એટલે નાતા રસ્તા રો એદી બરીગર કરવું છે ભાઈ બસ ના નહી दादा એમ નથી કે આજ્ઞામરો હા જે દાંત બે મજૂર નામ કેવાય મોડા ગલોલા જેવો પહેવા દે શું મોલા જેવા પાછો જવા અને તપતો ઘર બેઠવા આવી પડ્યો એટલું કસાય ના કરવા એનું નામ તબ કેવાય શું કેવાય કસાય આપડે ઘેર કસાય ના કહેવાય એટલે તબ કેવાય ઘેર કસાય જંગલી જ છે આ કાળમાં જંગલી પાક્યો ઘેર કસાઈ નહી કરવાનું નામ નક્કી કરો આથી કસાઈ કરવા નથી મોટા વેપારી જબરદસ્ત વેપારી એ તો આપડે કહી સાહેબ તમારા બન્યું ઉપાસના આયુ બને બઉ શરમા આવે શરમા રહી જ કચ્છમાં લોકો નો સળિયો ગળવા માટે તો અહીંયા છે ના રાજસ્થાની રાજસ્થાની રાજસ્થાન હા નો કચ્છી ગણો કચ્છી ગણો બહુ સારો રાજસ્થાની ગળો તો મને